आवो, आवो, मारा बार मारा नाना, नाना याओ, वारता के ना अरे वाँ भाई, आजे तो आम जामनगर मैठा बैठा वीरश्री वर्ता साजे वीर हूँ तुम बदा ने એક સરસ મજાની વાર્તા કહેવાનું છું ભાઈ છે સ્વાદ ના ગુલામ ન બનવું ભાઈ મહાદેવ ગોવિંદ રાનડે નામના એક બહુ સારા માણસ આ વાર્તા છે હો આ મહાદેવ ગોવિંદ રાનડે એમનું નામ હવે એક વારની આ વાત છે આ રાનડેજી ઘરના ફળિયા બેઠા બેઠા એક પુસ્તક વાંચતા હતા તમારી જેમ એવામાં એમના પત્ની ત્યાં આવ્યા એમણે પોતાના પતિની આગળ કેરીથી ભરેલી એક ટોપલી મૂકી ખાને કહ્યું લો આ કેરી ખાઓ બહુ મીઠી કેરીઓ છે એક ખાશો એટલે બીજી ખાધ આવી ના રહો તમે હાઈ તો જુઓ રાનડેજીએ તો પોતાનું પુસ્તક બાજુમાં મૂક્યું ટોપલી માંથી એક અમૃત જેવી મીઠી છે ભાઈ એમ કહીને તે તો હાથ ધોવા માટે ઉઠ્યા આ જોઈને પત્ની બોલી ઉઠી અરે ક્યાં જાવ છો બીજી થોડી કેરીઓ ખાવો ને કેરી ના તો બહુ વખાણ કરો છો તમે તો પછી એક કેરી ખાઈને કેમ ધરાઈ ગયા આ સાંભળીને રાંદીભ બોલ્યા કેરી બહુ જ મીઠી છે એ વાત ખરી પણ એટલા ખાતર જીભને એની પાછળ ગાંડી બનાવી દઈએ તો તો જીભ ઉપરનો આપણો કાબુ ગુમાવી બેસીએ કઈ મીઠી લાગે એટલે ખાધા જ ન કરાય અકરાતિયાની જેમ સ્વાદ ગુલામ બનવું સારું ના કહેવાય સ્વાદનો ગુલામ બન માણસ પોતાના શરીર ઉપરનો કાબુ ધીમે ધીમે ગુમાવતો જાય છે એના વખાણ કરીએ કઈ કેરી ગુલામ થોડા બની જવાય મારે ખાવી એટલી ખાધી પછી એની એ કેરી ખાધા જ કરું ખાધા જ કરું તો કેરીનો સ્વાદ મરી જાય એટલું કહીને રાંગડેજી તો પાછા પુસ્તક વાંચવામાં આપણે ખાઈએ તો આપણને સ્વાદ આવે ભાઈ તો ભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને चलो आजो आओ आती आओ काम एक बीजी सरस मजाता कहवा चु भाई आओ जो।